બાકી નાખ્યું પછી લોક તો ગમે ત્યાં જ લોકિક ગામ ફોડીએ ગમે ભાવે અને દૂધ ઉપર દેખદાય ધ્યાન ના થાય એનું નામ ધર્મ કેવાય આર્થ ધ્યાન ને રવતે ધ્યાન ના થાય એનું નામ ધર્મ કેવાય છે થાય તો ખરો ને સંસાર માં રહ્યા છીએ કેમ નઈ જૈન ધર્મ જો હોય તમારે જૈન ધર્મી હો મનુખીને જરાય આઠ હજાર દૌદ નહીં થતું મનુખીને બેન થઈ ને તમે થાય છે આવું તમારે આઠ તો થાય છે ત્યાં સુધી થઈને તરફ પારો કેમ કે સાસુ લડે તો થઈ જાય સાસુ વળે તો થઈ જાય એને સાસુ સાસુ લડે તો થઈ જાય નઈ શું નામ કહ્યું ઉષા હા તે ઉષા તે વળે નહી તો પછી સાસુ પર મનમાં બયા કરું મોડે નાખું બયા કરું એ રહ્યું ધ્યાન કેવાયું એ રહજે ધ્યાન કેવાય મન લાકડા થી પેટ્રોલ થી પેટ્રોલ ની બધ કે લાકડા થી દુઃખ તો કોઈ નથી વર્તન કરી નાખે દુઃખ તો કોઈ નથી રહેન કરી નાખે બળવું કે ના રહે ના નાના લાયક છે નઈ રામ છે તો તું શું કરું ધ્વની આ બોલે તો પછી આપણને બોલે તો પછી દુઃખ થાય ને ઉષા ઉષાખે કે ઉષા ઉષા આવી છે ઈશાકડ તો બોલી શકે એમ છે નહીં ચેપ રેકોર્ડ નું બધું બધું તો શું જીવ આવું છું બરો અહી રહું છું ને સાથે પંથા આવે જ્ઞાન આપી દે ને પછી તને એતો પણ તને આચર ના થાય સાસુ તો એક ભગવાન સ્વરૂપ છે શું ક્યાં સાસુ તો છે સાક્ષાતરા દાદા પણ હજરાજ છે સાસુ તો દેવી સ્વરૂપ છે કે છે ભગવાન સ્વરૂપ છે એમની વાણી પણ સાચી પડે બધાના દેખાય ને પછી ચિંતા નહીં થાય ઉપાધિ ના થાય કશું ભળે નહિ આ બાઈ બહુ ને કેટલા વર્ષ જીવીશું આમ બહુ વળા ને થાય ત્યારે પેટ્રોલ ફરીને શું કહે આમ ક્યાં સુધી ચાલે આવું ગાડી ચાલતું આપડેભાઈ બોલાવા ને આ બરોબર શું થાય તેખડી ભરવાનું આ તો એટલે કર્મ બંધાય અને કર્મ બંધાયું નથી કર્મ બોધનાર હોય તો બોંચે કોણ કર્મ બોધનાર કારણ કે ચંદુભાઈ તુષા એ કર્મ બોધનાર અને તે આપડે એમાંથી આપણું અહંકાર મમતા ઉડી ગઈ એટલે પછી સુધાર્થ આત્મા થઈ ગયા એટલે પછી થઈ ગયું કર્મ બંધાય હા દેવસી તો કે એમાં બાર વ્રત ની આલોયના ખરી કે નહી એમ બાર વ્રત ની ખરી કે નઈ એમ મારું ધ્યાન અર્થ ધ્યાન ધ્યાન થાય છે ને પ્રતિક્રમણ કર્યું નથી એને ભગવાન ના પાડે પણ સાંજે આપડે યાદ કરી જઈએ પ્રતિક્રમણ ના સમયે દિવસ માંગી લઈએ થયું હોય તો તેની સાંજે હા યાદ કરી જેને કોઈ ને એવું કોઈ વાક્ય બોલાઈ ગયું હોય કોઈ જીવને દુઃખ અપાઈ ગયું હોય તો એને યાદ કરીને હા યાદ રાખી રાખ યાદ કરીને યાદ કરીને તો પછી ઓછું થઈ જવું છે તો પછી પ્રતિક્રમણ ખરું ને તો પછી પ્રતિક્રમણ ખરું ને ના પણ પ્રતિક્રમણ કરું કેવાય આપણે ઓછું થતું જાય છે એટલા નથી આ બધા પ્રતિક્રમણ આખો જાડો કરે છે આમિર્ગન આખો પ્રતિક્રમ કરે બધું ખલાસ થઈ ગયું બધું માલ ખલાસ થઈ બે વખત કરો સવાર માં સાધુ ની સમજણ વાળી દોષ જાણો બધા સાધુ એવું તો ના કેવાય પણ હજાર જેટલા મિથ્યા તમે દોષ જાણો કારણ કે દોષ તમે જે કરો ને તમે તમે પોતે જુલચુક થઈ હોય કે કોઈ જીવને ત્રાસ આપ્યો હોય મનમાં ન કરવાના વિચારો કરી નાખ્યા હોય કોઈ વસ્તુ પર રાગ વધારે પડતો થઈ ગયો હોય બેન કે માલમ પણ પડે ને બધી ખબર પડે કારણ કે તમે પોતે જ વકીલે તમને આરોપી તમે તમારી વકીલ તમારે તમારે કેટલા કેટલા કેટલા કેટલા સંભવ રહ્યો હોય તો ઓછા થાય સવાર થી ચિત્ત હોય તો ઓછા દોષ થાય સવાર થી ચિત્ત આનંદ માં હોય તો દોષ ઓછા થાય સંભવ રહ્યો હોય તો ઓછા થાય તરત પાછો સ્વભાવ યાદ આઈ જાય ખરો પર ભાવ માં કોઈ વાર પેસી જાય એ કે છે એવો પર ભાવ થઈ જાય પર ભાવ માં કોઈ વાર પેસી જાય પછી પાછું તરત સ્વભાવ આવી જવાય સ્વભાવ કોને કેવાય આત્મા લક્ષને લક્ષમા ના લક્ષ્ય ને હા પણ આત્મા રૂપ થયા વસ્તુ નથી એવું સંવેદન થાય પણ જયારે જાણે તારે વધારે ફાયદો ભલે હા આત્મા જાણીએ કસાય ભાવ માં શું શું થાય છે કસાય ભાવ માં છોકરાઓ પર ક્રોધ થઈ જાય છોકરાઓ માને નહી છોકરા ઉપર કે બાર વાર આવું છોકરા ઉપર છોકરા ઉપર ક્લોઝ કરે તો એને ભગવાન પૂન બંધાય એવું કહ્યું છોકરા ઉપર એવું થઈ જાય ભગવાન ને ક્યારેક કાયદો એવો છે તમે બધે ક્લોઝ કરો તો પાપ બંધાશે પણ છોકરા ઉપર કરશો તો પુન બંધાશે સાથે